ગજાનંદ સ્વામી મારણી કરપતર થાળી થાળમા ત્રાસી કટોરા ત્રાસ પનવાડા પડિયા વાટકા જેમાં કનકથા મે અવિનાશ અબ ખોરા કટોરા કળશિયા કઠારી જારી તુંબકમંડલ ચડું કરી ચતુરાઈશું પીધા નિરમળ જળ દાંત સુધારી બેઠા પાટે કે ભૂધર ભાડા છે आया जन पूजवा भूधर चरचे चंदन मलियाम कस्तूरी के सरे के भूधर भाला सुखड शरीरे के भूधर भाला छे जने चरची धीरे धीरे के भूधर भाड़ा छे। करा कुमकुम चांदला के भाड़ा छे। शोभे चोखा चोड़ा भला के भूधर भाड़ा छे। अये ललाटे बे हाथे करा तिलक चंद्र साथे के भूधर भाड़ा छे। अंगे अंबर रेता के दिगंबर दर्शन देता के भूधर भाड़ा मृगाजीन टाटां के भूधर भाड़ा पी कोटवेड़े के भूधर को के भाड़ा छ राखी अलफी तार के भूधर भाला चादर चौफा भूधर भाड़ा छे। दीधा दर्शन दया के भूधर भाला छे खेस धोती पोती पेरी के भूधर भाला छे गुड रेटे फेटे लेरी के भूधर भाला छुड़ी जामे के भूधर भाळा छे जोय अंगरखी खी दुख वा के भूधर भाला छी आंगी अंगे वाले के भूधर भाळा छे कसी कमर दूषाले के भूधर भालाधर भाड़ा चे। डगली जरी जरीनी पेरेल के भूदर भाड़ा छे बोर कस नी बांधेल के भूदर भाड़ा छ हरिस्मृति मीजू चेप्टर निष्कूलानंद स्वामी भूधर शब्द नो प्रयोग करे પેલા તો ભૂધર શબ્દ સમજવા જેવો છે ભૂ એટલે એક અર્થ છે પૃથ્વી અને ધર એટલે ધારણ કરનાર એટલે અર્થ થયો પૃથ્વીને ધારણ કરનાર એનાથી બીજો અર્થ એ પણ થાય भू एट पृथ्वी पृथ्वी एट्टि सृष्टि एट ब्रह्मांड आ ब्रह्मांडना करता हरता धरता ब्रह्मांडो ने धारी रहा भगवान शक्ति जो खेची ले तो ब्रह्मांडो नाश पमी વૈજ્ઞાનિક રીતે આપણે ભણ્યા છે એટલે આપણને એમ લાગે કે આ બધું ગુરુત્વાકર્ષણ થી વધી ધરતી વગેરે ધારણ થયેલું છે ગુરુત્વાકર્ષણના પરિઘ ગોઠવા કોને વૈજ્ઞાનિકો આજે પણ ફાંફા મારે છે કે આવી ક્યાંય ગ્રહ હોય तो त्या रेवाइ जड़तू न थी। तो आवी एक आवी आवी बात बात नहीं तो आ सरस मजा ग्रह मालास मजा नवरण तेज भात भात रंग बेरंगी जीव सृष्टि वनस्पति सृष्टि जल सृष्टि केवी थे कि के जेनो कोई गणता पार नए समझता तो अंत आए એક વૈજ્ઞાનિકને વિચાર થયેલો કે મારે આ બ્રહ્માંડ નું રહસ્ય પામવું છે બહુ માથા કોઈટકુરી સાવ અવળો થઈ ગયો મતલબ મહેનત કરી કરીને એટલો બધો થાક્યો પણ કઈ આમાં રહસ્ય પેલા તો વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એને તો સીંગડું પૂછડું કઈ હાથમાં જ ના આવે તો શરૂ કેમ કરવું पदार्थी तोड़फोड़ परमात्मा विचारंड रह पीचार कई एवं नाम करे कि जेना सतोष थे कई रहस्य मे पी एवं मगफली तरफ वेड़ियों मगफली थोड़ा संशोधन शुरू कर मगफी न संशोधन विश्लेषण एनु संवर्धन एम सुधारावधारा आ बद कर विचार अंदर एन एना छुपाये रहस्यों मगफली दाणा एम एट बढ़ो खोवाई गो અને છેવટે એને ઉચ્ચાર્યું હે માલિક હે ખુદા હે પ્રભુ હે ગોડ એક મગફળીના આટલા ચણા જેવડા દાણા રહસ્ય જો હું પામી ન શકતો હોઉં એનો અંત હું ન પામી શકતો હોઉં તો આ બ્રહ્માંડ અંત તો મારાથી ક્યાંથી કમા વાત એ સાચી ને આપણે મગફળીના દાણામાં શું રહસ્ય મળીએ છીએ કાળી માટી તેલ ક્યાંથી આવે છે એ ખબર પડતી નથી માટીને ગમે તેટલી તમે નીચો કઈક તેલ નીકળે જ નહીં અને ભગવાન ઉગાડે પછી મગફળી ને પીલો તો લ્યો કેવું થાય છે તેલ ધાર થાય કેવી અજબ સૃષ્ટિ છે અનંત સૃષ્ટિ નું રહસ્ય છે એમાં કઈ વિચારે તો એમ થાય કે કોઈક તો કરનાર છે જ પ્રભુ તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી છે સ્વિચબોર્ડ ક્યાંય છે વાયરિંગ ક્યાંય છે અને કેવી સરસ એકદમ નાઈટ લેમ્પ જેવી ધીમો શેજ પ્રકાશ હવે ક્યાંથી થતું છે બોલ છે ને ગજબજ છે ને એમાં કઈ ના પાડી શકાય કળા રે પરમ પાર વાલામાં પોચે નહી રે વિચાર ય તારી કળા રે પરમ પારજી કીડી આતર આંતર કેમ રચિયા સૃષ્ટિના સર્જન આ ડોક્ટરો દસ દસ વર્ષ ભણે ઇન્ટર્નશીપ સહિત વીસ વર્ષ નો અનુભવ ઓપરેશન નો પેટમાં કાતર ભૂલી જાય બંગલાનું નામ રાખેલું કાતર કૃપા લાર વિચિત્ર લાગેલા કાતર કૃપા કેમ તો કે બાપુજી ઓપરેશન કરાવેલું એમાં ડોક્ટર પેટમાં કાતર ભૂલી ગયું બાપુજી ગુજરી ગયા વળતર માટે કેસ કર્યો જીત્યો એમાં જે મેળ્યું એનો બંગલો બઉ અજબ ગજબ સૃષ્ટિ છે ભાઈ આમાં હવે આ આપણી આંગળીઓ છે આમાં ગોઠવણ કર્યું છે આંગળીઓ વધે નહી નખ વધે રાખે હવે આ નખ છે આપણને નકામાં લાગે કાપવા પડે પણ આ નખ ન હોય ખંજવાળવું કેમ આમ ખંજવાળ આવે તો નખ વગર ખંજવાળવું કેમ આ કે દાંતડું તો હાલે નહીં તોય સવારે કોટો કાઢ્યો હોય પણ આંખ ની પાપણ જરાય વધે છે એને કંટ્રોલ સ્વીચ કોને મૂકી એની આજુબાજુ આ દાઢી ક્યાં ખેતર ને કઈ નથી નથી આડો પાળો કર્યો હોય મૂળિયા અટકી જાય એવું નથી કઈ નથી કોઈ બાંધકામ કર્યું નથી સીધો પ્લોટ છે અને આ વધતું નથી આંખ ની પાપડ બધું વધ્યા રાખે હવે આ આંખ્યો ની પાપડ વધતી અને એમાં વેલું મોડું થાય ને કોક આવે જાય સામે ને તો જોવા તો આમ કરવું પડે આઘુ નો હવે આંખ વાળ આગા પાછા કરીને જોવા જાય તેવું હોય જાય ભગવાનને કેવી ખબર છે કે આ આ વાળ ના વધારે ટીટોળી ના ઈંડા છે એ તમે જો એકદમ ધોળી અત્યાર સુધી કોઈ બાજ પક્ષી ટીટોળી ઈંડા ખાઈ ગયું હોય બિલાડું ખાઈ ગયું હોય કુતરું ખાઈ ગયું હોય બાજુમાંથી જાતું હોય કૂતરું આપડે જોયું કે હમણાં પકડી લે છે પણ નજરમાં જ આવે નઈ એ રંગ કોને ટીટોળી ટીટોળા એ નક્કી કર્યો જ નથી કે આપણે આવા ઈંડા બનાવવા એને તો કઈ કર્યું જ નથી ને કોને કર્યું બધા જ પ્રાણીઓ ચતુષ્પગી ચાર પગ વાળા બધા પ્રાણીઓ છે પાછળ આચળ આચળ પાછળ હોય બે પગ પાછળ છે ત્યાં આવું હોય દૂધ એનું બચ્ચું ધાવે બરાબર છે ને હવે હાથણી છે એ તો કેવડું મોટું ડુંગરા જેવું પ્રાણી એને આચળ આગલા પગમાં છે એને આગલા પગમાં રાખીએ કારણ કે પાછળ બિચારો એનું નાનું મદીન્યુ ધાવતું હોય અને પાછળથી વાઘ દીપડો આવીને બધી પકડી જાય ને આથણી ફરીને જોવા જાય ત્યાં તો વયોગ્ય હોય જોવા જાય તો ક્યાંય પલ્લો કાપી દે એટલે પાછું વળીને જો બચ્ચું ઉપાડી જાય એટલે આગલા પગમાં આચર કર્યા રાખે એની રક્ષા કર્યા રાખે નજર કરે ને મદદ ધાવે રાખે એટલે આ ગોઠવણ કોને કર્યું અને ઘણા એવા ડિગ્રી ઉપર ડિગ્રી એના ઉપર ડિગ્રી એના ઉપર ડિગ્રી ચડી ગઈ હોય એવા બધા કે ધેર ઇઝ નોટ ગોટ ભગવાન જેવું કશું જ નહીં એટલે એ હોય નઈ તો તું જ ના હોય ડો નો ધરતર એવા જે ભૂધર નિષ્કુળાનંદ સ્વામી કહે છે એ ભૂધરને મેં મારી આંખે જોયા છે ભાડા છે ભૂધર ભાડા છે કહેતા ને ભાડા નથી મેં ભાડા છે પણ કેવા છે એ ભૂધર ઓ હો ક્યારે આવ્યા ન હોય ને ક્યારે આવશે ને એવા ભૂધરને નિષ્કુળાનંદ સ્વામી ને કેફ છે આ જે લખે છે પણ એ ગુડ છે સરસ્વતી અને ભાડ્યા હોય કેફ કેમ ના ચડે ભાડ્યા હોય એને કેફ કેમ ના ચડે અને ભાડ્યા એટલે કેવા પાડ્યા કોને પાડ્યા એ સમજાય એટલે એને કેફ આવે જ આપડે કોઈ વિશિષ્ટ વ્યક્તિ હોય અને સરઘસ માં કે કોઈ જુલુસમાં કે કોઈ એવા પરેડ એટલે મતલબ કે એવી કોઈ જગ્યા જોયા છે માર્ચમાં એમાં તો એમને આખી જિંદગી એમ યાદ કરે છે ગાંધીજી જોયા છે ભાઈ શું એ ભાઈ ડોહો મુઠ્ઠી હાડકા પણ ઓહો સ્પીરિટ જોઈને જે સ્પીરિટ થી ચાલે મૂર્તિમંદ સંકલ્પ અને સત્યની મૂર્તિ લાગે વાહ વાહ આપણા ભાગ્ય છે કેફ હોય તો પછી આ તો નારાયણ પુરુષોત્તમ નારાયણ નિષ્કુળાનંદ સ્વામી જોયા છે એને કેમ કેફ સમાય કેફ अदूत वर्णन करूदर वलकल वस्त्रो पहला महाराज ने भाड़ा वर्म छहाराज पेरी फरता भाड़ा चर्म में छे मृग चरम पर बैठे फरता है दिगंबर ए दिगंबर दर्शन देता के भूधर भाड़ा कभी ना सुनी हो ऐसी बात सुना ब्रह्मान स्वामी मुक्तानंद स्वामी निष्कूलानंद स्वामी वगैरह सतो बैठा सा सत्संग आदाच टूंक में करी आ बो बैठा है महाराजे ब्रह्मानंद स्वामी ने पूछय स्वामी થયા તો બતાવો અમે ક્યાં હતા ક્યાંથી આવી મહારાજ એવા તો સત્સંગી નથી થયા તો મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી એવા અમારા ખરેખરા સત્સંગી તો ગોવર્ધનભાઈ ને પર્વતભાઈ એમને નિરંતરમાં અખંડ એ બધું જાણે છે કે અમે ક્યાં હતા ક્યાંથી આવી છે એ બધું તદાકાર દેખે છે એટલે મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા કે મહારાજ એવા સત્સંગી કઈ રીતે થવાય સાંભળો સ્વામી એવા સત્સંગી તો तो थ भाव टाड़ी एट भाव टाड़ी पता देव टाड़ी पोता आत्मा अक्षर रूप मानी आठा सहजानंद स्वामी मूर्ति न अखंड चिंतन करो तो ये सत्संगी थवा देखो ये मूर्तिका प्रभाव तो ये सत्संगी थवाये ब्रह्मानंद स्वामी कीधु महाराज ते कृपा करो तो यहाँ सत्संगी थवाये એટલે મહારાજ કે હો હો હજી કેટલીક કૃપા કરાવી છે ઇન્દ્રાદિક દેવતાના લોકમાં ન રહ્યા બીજા નાના મોટા છોટા મોટા જે કઈ લોક લોકાંતર છે એમાં અમે ન રહ્યા આ પૃથ્વી ઉપર આવ્યા આ પૃથ્વીમાં અમે ઘણું ફર્યા સાત સાત વર્ષ સુધી વિચાર્યા छता क्या रोकाया कृपा करो हजार तरह ब्रह्मान स्वामी कीधु महाराज माया नु आवरण अमने समझाई नहींदम उभा थे वस्त्र पहले नीचे मुकी दीधा અને મહારાજે પોતાની દિગમ્બર મૂર્તિનું દર્શન કરાયું કે કરી લો સ્વામી દર્શન મતલબ શું સ્ત્રી પુરુષ અને મૂર્તિ જેવી અક્ષરધામમાં દિવ્ય મૂર્તિ હતી એવી સ્ત્રી પુંગલિંગ વિવરજીતા એવી ભગવાનની દિવ્ય મૂર્તિનું શ્રીજી મહારાજ દર્શન કરાયું કેટલીઓ છે તમને જણાય છે અક્ષરધામ જે સ્વરૂપ છે ત્યાં સ્ત્રી પુરુષના કોઈ ભાવ શરીરમાં નથી દિવ્ય શરીરમાં એવા જ છે આ બેઠા છે ત્યારે બ્રહ્માનંદ સ્વામી હાથ જોયા કહો હો મહારાજ બહુ મોટી કૃપા કરે છે એટલે હવે એવા ભગવાન ને નિષ્કુળાનંદ સ્વામી નજરો નજર પાડ્યા એનો એને કેફ કેમ ના હોય અને જયારે એ મહિમાની કેફ હોય ત્યારે મહારાજ કે એને યથાર્થ નિશ્ચય છે तो केव मनाये दिवस मगवान न दर्शन थे कल्याण थी गथम नोर अरे मार कल्याण तो शु बात करो छो हे मारू जो भावे कर दर्शन करे मारु वचन जो मैंने यनु कल्याण थी जाए तो मार कल्याण मोषणशयी मा है यनु दर्पता दर्शन करे यहाँ कल्याण આ ગાધકડામાં ગોવિંદભાઈ દરજી હતા તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાય દરજીનું કામ કરતા હોય નવો સત્સંગ થતો હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ બીજું કઈ નામ લેતા નથી તે શું તમારું કલ્યાણ થશે મારા કલ્યાણ ક્યાં વાત કરે છે મારા હાથનું શીવેલું લુગડું કપડું જે જે પેર છે એ બધાનું કલ્યાણ છે એ કોઈ જમના હાથમાં જવાનું નથી ભાઈ તું શું મારા કલ્યાણ ની પૂછપૂછ કરે છે જો તારે જોતું હોય તો પહેરી જા લઈ જા આવું કલ્યાણ સદાવ્રત ક્યાં મળે એ ભૂધર હવે એનો કેવો કેફ હોય કયો એ નિષ્કુળા ન સામે આ મેઘા રામ દાદલ થઈ ગયા બહુ બારાડી માણસ એક લખણીના મતા બધા જ દુર્ગુણ જે કેવા એવા હતા પણ બાલ મુકુદાસજી સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલ મુકુદાસજી સ્વામી આપણી ગુરુ પરંપરામાં આવે એવા સમર્થ મહાપુરુષલ બધા જ દુર્ગુણો છોડી અને ભગવાન સ્વામી આશ્રિત થયા પશ્ચાતાપ થયો કે આ દુર્ગુણો બહુ પાપ કર્યા છે હવે આ સત્પુરુષ જ છોડાવે બધું છોડ્યું સત્સંગી થયા પણ કેવા થયા ઓહો આ એવું છે ભારડી હોય ને તો એને કોઈ પોલવાર માળા પકડે એ ગજબ નહીં ફેરવે એની તલવાર ને કોઈ ન રોકી શકે એની આડો કોઈ આવે નહી એમ એની માળા પછી કોઈ રોકી ના શકે એટલે ભારડી જયારે ભગત થાય ત્યારે ગજબ થાય અને ભગત હોય એ જો ભારડી થાય ને તો એ ગજબ થાય તમે જોયું જે ભક્તિ કરતા કરતા એને કદાચ કઈ ખોટું લાગી જાય કઈ ભગવાન પછી એ પાછો પડે પછી જોઈજો ધમાલ કરી બધું જોઈ લીધું કરી લીધું જાઓ એ એવો ભારડી થાય રામધાદલ તો ભારાડી હતા શુર હતા પછી જયારે સત્સંગી થયા ત્યારે પણ એવા પાછા દરબાર હતા ધાદલ નક્ષત્રિ અને તલવાર ભેરવા વાળા અને જયારે પછી માળા પકડે એની માળાને કોઈ રોકી શકે નહી કાળની સામે માથા થાય વાલીઓ લૂંટારો એ ભારડી છે અને જયારે માળા પકડે છે પછી એના રામ નામ કોઈ અટકાવી શકે નઈ ગજબ થાય અને આપણે શું બધી વાત ઢીલા પોચા નથી રાવણ થઈ શકતા નથી રામ થઈ શકતા નહીં દૂધમાં નહીં દહીં એવું કે દૂધ દહીં વચમાં એવું એવું દૂધ દહી માં રમેશ એવું કે નહીં એટલે નથી પૂરા બરાડી થઈ શકતા નથી પૂરા ભગત થઈ શકતા વચમાં હલવાણા એટલે લોચો પોચો છે બધું એવું કોરો લોટે ના રહ્યો અને રોટલી નો ના બંધ રાબડું થઈ ગયું હવે આ રાબડું નું કરવું શું એટલે રાબડું હોય ને પછી ગમે ત્યાં ઢળી જાય આ બાજુ આવતા હોય તો ડ્રાઈવિંગ રાખો ઠોસ લોટ બાંધ્યો હોય તો પછી ગોળીઓ જે બાજુ જવા દે જવા દે પણ રાબડા નું કઈ નક્કી કઈ બાજુ લબડી જાય એટલે આવું છે આપડે કઈ કેમ શુક્રવારે તમે ના હે અરે સામેજી શુક્ર આવીને જતો રહ્યો ખબર ના પડી શુક્રવાર સુરવીર ભક્ત થયા વર્ષો ગયા બાલમુકુજી સ્વામી પણ અક્ષરવાસી થયા પછી આખે આંધળા થયા બંને આંખે દેખાતું બંધ થઈ ગયું લાકડી ને ટેકે ગામડામાં પછી બહિર ભૂમિ જાજરું ટોયલેટ બહાર જવાનું હોય ખેતરવાડિયા હોય એ જતા હોય રસ્તો જાણીતો થઈ ગયો હોય લાકડીને ટેકે અંધ હોવા છતાં ધીમે ધીમે ચાલ્યા જાય અને એ થોરિયાની વાડ ની બાજુમાં એ બહિર જવા માટે જતા એમાં મારક એક ગાય કોઈ ખેડૂત કે ગમે રખડતી આવી એ આ રામ દાદલ ને હડફેટે ચડાવ્યા બે લઈને ઉલાળી નાખ્યા નાખ્યા થોર કાંટાળી વાડ અને થોર કાંટા તો બહુ પડે કોઈ જોયા બચાવ્યા કાયદા કાંટા કાયદા બધું સરખું થયું પણ રામ રાધલ અવાક થઈ ગયો અરા સ્વામી નારાયણ ભગવાન અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એનું કર્યું બધું જ થાય હું એનું ભજન કરનારો મને આવી રીતે ગાયું ઠેબે ચડાવે ને કાંટે નાખી જાય અને હું પથારીયા પડ્યો અરા આ ભજન કરું અને આ કામ હું દેખતો મને ભગવાન સ્વામિનારાયણ કરે અને કામ જાય અંદર ના કરી શકીએ આપણે બપોરે પાણી પી લઈએ સરબત પી લઈએ ઘણા આઠ નવ ભજીયા હાંજે ખાઈ જાય પછી કે લે આજ તો શનિવાર હતો નવમે ભજીયા ખબર પડી અને પછી થોડું કાઢી નાખે પણ આઠ ગળી ગયું એનું શું સવાર સુધી નાખ્યું એટલે પલાઠી મારી ને બેસી ગયા બાસ કામ અને ભગવાન સામે ના દેખતો કરે અને કામ તેડી બાકી આવી રીતે હવે ઠેબા ખાઈ રામ ધલ નહી પલાઠી મારી ગયા બાસ દોલિયા પર ફળી પોતાની ઓસરીમાં બધા આપવામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાત ને દિવસ ઊંઘે જ નહીં ભજન જ કરે એવી લાગી ગઈ એટલે વાત એ તો જાય ને ભારડી માણસ છે સુરવીર લોય છે અને આપણે તો કદાચ આવું કર્યું હોય તો જોલે ચડી જાયતા હુતા ઉપવાસ કરશું એટલે શિક્ષા પત્રી માં મહારાજા લખ્યું છે જે દિવસ ઉપવાસ કર્યો હોય તે દિવસે બપોર નિદ્રાનો ત્યાગ કરવો સુતા સુતા નહીં હું કઠણ પડે મારો ઉપવાસ કામ દાદા ભજન કરે છે એક દિવસ એક રાત બે દિવસ બે રાત ત્રણ દિવસ ત્રણ રાત ચાર દિવસ ચાર રાત પાંચ દિવસ પાંચ રાત છ દિવસ છ રાત સાત દિવસ સાત રાત બેઠા ભજન કરે છે સાત સાત રાત અને સાતમી રાત અર્ધી વાગી આઠમા દિવસની વહેલી સવારના ચારેક વાગ્યા તો ભજન કરે છે ત્યાં તો માણેક વર્ણકી ઉપર સહજાનંદ સામે આવી એકદમ પગમાં પડી ગયા આયો મારો બાપરિયો આવ્યો મારો વિહામો આવ્યો મારો વાલો શુદ્ધ લીધી હાલો મહારાજ હવે અહીંયા રહેવું નથી તો કે ના દરવાર તમે કીધું તું કા દેખતો કરો ને કા રાખો તમે લેવા માટે પ્રાર્થના કરી જ નહોતી ને બે મારી ઈચ્છા છે હવે તમે રિયો તો મારા આંધળો આ દેખતા થઈ ગયા તમે મોતી પરો જીવો ત્યાં સુધી તમે મોતી પરો આંધળા થયા એટલે જામરવા થયો તો જામરવા ક્યાંય ગયો એ તે દિન ઘડીને આજનો દિન જામરવા તો બહુ દરદ વાળું દરદ છે હે એવી મોતી જેવી આંખો થઈ ગઈ અને ભગવાન માથે હાથ મૂકી અને અદ્રશ્ય થઈ ગયા અને રામદાદલ ઊંચા કુદકા મારી મારી એલા જાગો ભગવાન આવ્યા જાગો એલા ભગવાન દરબાર વાંસ હોય ને એલા કે હાથ આ દિવસ થી ખાધું નથી ને ડગડી ચોકી ગઈ મગજમાં ગરમી ચડી ગઈ મગજમાં પાણી પીધા વગેરે પછી ક્યાં સુધી તાગ ઝીલે ડોહાની ડગરી ચચકી હવે અરે આવો આવો એ બધા બોલાવે અરે અરે દરબાર તમે દેખતા અરે મોતી જેવી આખ્યું અરે થયું કે મારો વાલો પ્રભુ પધાર્યા સાચું અરે હા સાચું આગાજ ફાને લાવો ત્યાં ક્યાં કુમકુમ પગલા પડ્યા છે જ્યાં જોયું તો જે જગ્યાએ મહારાજ ઓસરી કરે ઉભાતા એ ઓશ્રી ની કોરે શ્રીજી મહારાજ ના કુમકુમ પગલા છપાયેલા કંકુમ ભેળું કરી લીધેલું રામદાદલે પછી અને આપણે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી અક્ષરવાસી પુરાણી પ્રેમ પ્રકાશ દાદી સ્વામી મેઘા પીપળિયા ગયેલા એ જ ઓછરી ની જગ્યા જે જગ્યા એ મહારાજે પગલા પાડેલા ત્યાં જ સામીને બેસાડી અને એમણે કીધું કે આ જગ્યાએ સહજાનંદ સ્વામી ના કંકુમ પગલા હતા અને આ રીતે ઘટના બની અને લ્યો સ્વામી એ જે કુમકુમ એ પ્રસાદી તમે પણ કુમકુમ થોડું લ્યો એવી અદભુત ઓથેન્ટિક વાત કે ભગવાન પધાર્યા હવે પછી કેવાની વાત છે કે પછી તો ઘણું જીવ્યા મહારાજે કીધું તમે બે હાજર ના સૈકા પછી લઈ જશું બે ની સંવતમાં સમજ બે હાજર ચાર માં આજે બે હાજર ચાલે એકાદશી પણ એકાદશીડવા ચાર પાંચ નો ગાળો હતો થાપણાની જોડ થાપણાની એટલે ગામડામાં તમે જે સમજે બાર ગામ જવાનું હોય ત્યારે થાપણાની જોડ પતારામાંથી કાઢે એ જોડ ફટકારી હાથમાં ડાકડી લઈ આખા ગામમાં આટા મારે એટલા ભાઈ દર્શન કરવા લેજો આ નહી મળે કોના પોતાના ભૂધર ભાડ્યા છે કઈ નઈ પણ આને દર્શન કર્યા એના દર્શન કરી લેજો તોય તમારું કામ થઈ જાય છે દર્શન કરવા જેવો છે એટલે બોલો હવે કેવી કોઠ ચઢ્યો કોઠો ચડી ગયો લાકડી લઈને પછાડે પછી કોઈ ક્યાં દરબાર તમે અત્યારે થાપણા ને જોડ ગામમાં શું આટો મારે ગામતરે જવું હા ગામતરે જવું છે એ ગામતરે જવું છે જ્યાંથી ક્યારે પાછું પડવાનું નથી એમ ગામ લાકડી લઈને ફરે અને ભાઈડે બંકડે જોયા છે એવા કેફ સાથે બધાને મળે ને વાત કરે ને ભગવાન સ્વામિનારાયણ ઓળખાવે કેમ છે આવો કેપ ચલો અરે ભાઈ આ આ વડાપ્રધાન કે કોઈ એવો રાષ્ટ્રપતિ એનો ડ્રાઈવર હોય એને નહીં હોય કે હજામ નહી બતાવો ન થાય હે ભાઈ ભાઈ બહુ ડબડબ નહી હોય નહી હું વડાપ્રધાન ના કાનમાં કહી દઈશ ડ્રાઈવર નહીં એટલો કેફ હોય જ ને પણ એનો કોઈને ચાન્સ નો હોય પડખે પડકે બેઠો કરોડ ની ગાડીઓ હોય તો એ તો અત્યારે માલિક તો એ જ ને ગણાય ને જોતી દસ લાખની ગાડી ફેરવ છો અને ખુશ થઈ જાય પછી ખબર પડે ડ્રાઈવર ફેરવવામાં કઈ ખોટું કીધું એને ફેરવવામાં જરાય ખોટું ન કીધું પણ ડ્રાઈવર રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન વાળંદ હોય વડાપ્રધાન ડ્રાઈવર હોય એનો પાસે રહેનારો કોઈ પતાવાળો હોય એને પણ કેટલો કેફ હોય બે છોકરા હતા રમતા હતા એમાં વચ્ચે પાણીનું નાલું આવ્યું દસ પંદર ફૂટ નો આમ પાણી નો ઘુઘાટ કરોકરો છલાંગ મારી સામે કાંઠે ઠેકી જાય બીજો ઠેકવા જાય ને ડફ દઈ અંદર પડી જાય વળી પાછા પેલા બાજુ ઠેકડો મારે તો પેલો છે એ કૂદી જાય અને બીજો જે હતો એ પાછો ડફ દઈન અંદર પડી જાય એક બે ફૂટ આઘો જ રહી જાય એટલે પેલો કે હું જોર લગાવું છું પણ હું કેમ નથી પણ તારી પાસે અમુક પ્રકારની ગરમી નથી એટલે પછી હોય ને એ હાથ નાખી રૂપિયા કડકડતી નોટો કાઢી આ ખિસ્સા છે ને એટલે નાલા ઠેકાઈ જાય છે એ તારી પાસે નથી પૈસો જો આટલી ગરમી આપતો હોય સામાન્ય બેસો હા આવજો હા બેસુ અને જો આપડે એમ ના કહીએ તો પછી આવે જ નહીં બીજી વખત આપડે કેમ નથી આવતા ઠીક છે કોઈ આપડે નજર ના રાખે કઈ ધ્યાન ના રાખે આહા કેફ કેવો ચડી ગયોજવાની વાત છે પૈસો આવે તો કેફ ચડી જાય ને અત્યારે તમે ડાય ડમરાજ છો પણ કરોડાધિપતિ થાવ અને એક એક બ બે તમે મોંઘી રોલ ગાડીઓ ફેરવતા હો તો કે તમે એસએમએસ થી ના આવ તમને લેવા આવ્યો વાત જોઈ રે એટલે તને તારો કેફ હોય સ્વામીજી એનો કેફ નો જો વાત કરે ભલા કરોડ રૂપિયા મળી જાય તો એને કેપ ચડી જાય છે તો પછી એ ભગવાન મળ્યા હોય એને એનો કેમ ના હોય પણ આપણે હજી માની બેઠા છે કે આપણને મળ્યા નથી બસ આ ખોટ છે બાકી વિચારો દુનિયાના જે માયા ભટકનારા જીવ છે તમારી સાથે કોલેજ માં છે જ્યાં ત્યાં જ્યાં ત્યાં કરનારા છે જેને કોઈ નાય ધોઈને કોઈ ખબર જ નથી આપડે માણસ છે કે શું તુલસીદાસજી કીધું છે પશુ જ છે ખાલી શીંગડું પૂછડું જ નથી ધનભાઈ જે બ્રહ્માનંદ સ્વામી વાતો કરતા હતા જે નિત્યાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી આયે ગુણાદિત જે વાતો કરતા હતા એ ભગવાનની મહારાંત તમારા ગળામાં કંઠી છે એનો આશ્રય છે એ સત્સંગ મેળ્યો છે એનું નામ લઈએ છે જપ કરીએ છીએ હા સામે ઉભા છે સાક્ષા સામે આપણે સંતો મેળવ્યા સત્સંગ મેળવ્યા અરે જોગી સ્વામી જેવા સાધુ આપણે દર્શન છે સ્પર્શ છે પણ નથી મહિમા નથી એટલે વિદેશમાં એક મહિલા હતી એમણે સ્વામી વિવેકાનંદજી ત્યાં ગયેલા વિવેકાનંદજી તો એને ખાલી મેળાને હાથ નો સ્પર્શ કરીને આમ થોડો આમ સંત જાણીને મળેલા તો કોણ જાણે સદભાવ છે મને ક્યાંથી જોગ મળે એ મહિલાને એટલો બધો પેલું થઈ ગયું તો એમણે લખ્યું છે દિવસો સુધી એ હાથ જ ના ધોઈ શકે હાથ ધોવા જાય તેને સંકોચ થાય કે એ સ્પર્શ જતો રહેશે હાથ ના ધોઈ શકાય દિવસો સુધી હાથ ના ધોયા બસો સ્વામી ના સ્પર્શ થાય છે કોનું નામ લઈએ છીએ કોની કંઠી છે કોના છે એનાથી ફરક પડે છે ગુણાતીતાનાંદ સામે કે વડોદરાનો રાજ હોય ને વડોદરાના રાજા હોય નરેશ હોય અને કોઈ સામાન્ય ગામડાની મજૂર કરનારી મહિલા હોય ને એની છોકરી હોય એ છાણ વેળું કરીને ગુજરાન કરતી હોય એવી છોકરીને જો કદાચ વડોદરાનો રાજા નરેશ પસંદ કરી જાય ને એનો ચાંદલો આવે તો પછી બદલી જાય એ પછી કઈ સુડલો લઈને છાણ વેળું કરવા જાય નઈ ગોંદરે અને તૈયાર થાય તો એને માને કે હવે બેટા તારે ન જવાય તું તો કોણ છે મહારાજા સયાજી તો ઘરવાળી છે તારે માથે છાણના ટોપલા ન હોય અને એ નહીં થઈ જાય હું કોણ છું હું રેંજી ફેંજી છું કોનો ચાંદલો આવ્યો વડોદરાનો ચાંદલો આવ્યો ઓ એમ ગુણાતીપતિ ઓઢી છે પૂજામાં બેઠા હોય ચાદર ઓઢી હોય તે લાગે છે કે એની ચુંદડી ઓઢીને બેઠા છે વિચારે તો જ થાય નહી એની જ વસ્તુ હોય કંઠમાં હાર પેર્યો હોય કરોડો નો હીરો હોય પણ હવે વાંદરા શું ખબર સરસ મજાના મળ્યાગર પંદર પંદર વીસ વીસ પચીસ પચીસ હજાર નું કિલો ચંદન નું હોય એ લાકડું આમ અર્ધો ગાઉ પીડી હોય સૂકું હોય ઘસ્યા વગર હોય તો અડધો અર્ધો ગાઉ માં છૂટતા હોય કે આટલામાં કોઈ અસલ મળ્યાગર ચંદન છે અને પાંચ ડબ્બા કળાયામાં તેલ નાખ્યું હોય અને અધમન લાકડા હેઠળ નાખી દીધા હોય અને ઘઉં નો દાણો નાખો તો ફાટી ને ત્રણ ફૂટ જતો રહે એવું તેલ તાતું થઈ ગયું હોય ગરમ થઈ ગયું હોય એમાં મલયાગર અસલ ચંદન જેટલું નાખો આખું તેલ ટાઢમ જેવું થઈ જાય એવું મલયાગર ચંદન બાજુમાં ઢગલો પીડ્યો હોય અને એ તમે ગધેડા ઉપર ચડાવો એને બહાર સિવાય કોઈ અનુભૂતિ ન થાય ગધેડા શું છે લાકડા જ ચડાવ્યા છે નસકોરા બહુ મોટા પણ એને ચંદન ને ઓળખવાની તાકાત નહીં એને ખબર નથી મારા ઉપર ચંદન છે મળી ગંધ જેવી દુર્ગંધ સિવાય એને બીજી કોઈ અહેસાસ થતો નથી એવું જ આપણું છે પચીસ વચના મહારાજે કહ્યું છે ને કે ભાઈ ચિંતામણી તો છે પણ બાળકના હાથમાં મૂળ શું છે એ જાણે ને તો ખોટું ન થાય વડોદરાનો ચાંદલો આવ્યા પછી પેલી છોકરી જ્યાં ત્યાં રખડે નહીં નતર એની જેવી છોકરીઓ હોય એના જે છોકરા હોય ત્યાં રખડતી હોય જે હોય માનો કે સાવ લુઝ કેરેક્ટર હોય ચાલો ને પણ વડોદરાનો ચાંદલો આવ્યા પછી એ ના થાય ને એનાથી મારાથી ત્યાં ન જવાય મારાથી કોઈને ન હળ હળાય ને આ મારા રખડવા ન જવાય મારે કોઈ હાથ ન જલાય મારા કોઈને હાથ આમ અડાય પણ નહી અડાય તો લાંછન લાગે મને વડોદરા નરેશ લાગે એમ આ મહિમા અર્થ શું છે એનો રહસ્ય શું છે જો એમ જાણે તો એનાથી ક્યારે ખોટું કામ થાય ગુરુજી નામની હોરાયણ નામની હોળા છે ડોકમાય જૂઠું લેવાય નહી ખોટું બોલાય નહી પછી મને ભૂલાયે ગયું રે માળા છે પણ આ હોય કે ખોટું થાય એનો ફાયદો છે ટીંબીના અમરા કોળી ટીમ્બી ગામ ઉના પાસે ટીમ્બી ગામ છે એમાં અમરા ભગત કોળી કોળી ની જ્ઞાતિ વડતાલમાં સમયો રામ નવમીનો શ્રીજી મહારાજ તો સ્વધામ પધારી ગયા હતા પછી ની આ વાત ભગત ને સાધુ સંતો ના જોગથી સત્સંગ થયેલો સંતો નહીં ગોપાલ રઘુવીરજી મહારાજ આચાર્ય અને અમુક જે વર્ણ છે ને એમાં સ્વાભાવિક સેવા હોય તમે જોજો વાળન લોકો છે ને એ પગ ચંપી કરે ને અરે તમને બે મિનિટમાં થાક ઉતારી હ અને આપણે કણબી પટેલ એને પગ દબાવવા બેઠા ઉલટાનો એનો થાક લાગે લાબે એનો થા અને પેલો હાથ મૂકે ઉતારી એને કુદરતી મુકેલું છે હવે આ જીન્સ માં આવતું હોય છે એને આ બધા કોણ જાણે એવા છે ને જાતિ ક્રોસ બીડી આંતર જ્ઞાતિ લગ્ન કરીને આ બધા ટાળી નાખવાનો ધંધા છે ભગવાને કેટલી મહેનત પછી આ બી સુધાર્યા હોય પણ હવે શું છે આ કપાસના છે રંગસૂત્રોમાં જીન્સમાં ફેરફાર કરીને બીટી કપાસ લાયલાણું હવે પેલું ન થાય ને આ નો થાય ને એ બધું ઘણો ફાલ કર્યો પણ ઓરિજિનલ કપાસ જે હતા એના જે સીડ હતા કોટન સીડ એના જે તેલ નીકળતા ને એ જે માણસો ખાતા એ અમૃત જેવા હતા હવે આ બધા ઝેરી કપાસ ખાઈ કે હળી હળીને મરવાના ધંધા છે જેમ આખું ફરી ગયું એમ તમને આ આંતર જ્ઞાતિ લગ્ન કરો બીજો ફાલ બઉ આવે કદાચ બૌદ્ધિક રીતે ક્ષમતા વધી છે કોમ્પ્યુટર માઇન્ડ થઈ જતા બુદ્ધિશાળી થઈ જતી જતો સદાચાર હાથ બધું જતું રહ્યું એટલે સમાજને જે ભારરૂપ થઈ ગયા નાશ્વર વિધ્વંસક થઈ ગયા પણ હવે નથી સમજાતા એટલે આ ભગત વર્તાલ આવેલા સેવાનો જીવ સેવા ખૂબ કરે દોડી દોડીને સંતો પણ સેવા એટલે એ વખતે કોઈ વ્રત સંતો હોય એમને દૂર ના જઈ શકતા હોય તેને પેશાબના ખાળિયા હોય કે જ્યાં માટલી રાખે એમાં પેશાબ ભેળો થાય જાજરૂ ગોઠવા હોય એમાં પણ માટલીઓ હોય તે ભરાઈ જાય આ જાય તે જાય ભગત માથે ઉપાડી ઉપાડી એ મળમૂત્ર આ બધું લઈ અને જે તે જગ્યાએ નાખીને સાફ કરે મેલું જેને કહેવાય ને ઉપાડી ને બધું સાફ કરે એ માંદા સંતો હોય એની બધી ગોદડીઓ આ બધું સાફ કરે ગંદા સ્થાન થઈ ગયા હોય કોઈ બગાડ્યું હોય કૂચરા બગાડી ગયા બગાડી ગયા હોય કોઈ થૂકી ગયા હોય એવું બધું ગમે તેવું એવું સાફ કરીને એવું સરસ રાખે તે બધાની નજરમાં ચડે સ્વાભાવિક છે ને આ બધી જગ્યા એવી છે ને કોઈ એક જ માણસ છે મૂતડીયા જઈને સાફ સુફર કરે આપણે છે તમે બધા છે આવી આપણાથી ના થાય આપણા થી આવું ના થાય થકા મહારાજે ઠેબા ખાય કામ કેવું ગજબ કરે છે આવી જાય એમ ગોપાળાનંદ સ્વામી રઘુવીરજી મહારાજ ની આવી ગયા અમારા વગર કે મારો સેવા બહુ કરે છે શું મહિમાથી કરે છે સેવા કરે ઉછો પૂરો થઈ ગયો સૌ વિદાય લેતા હોય એમાં અમરા ભગત પણ વિદાય લેવા માટે આવ્યા આચાર્ય મહારાજશ્રી ને પગે લાગ્યા એટલે ગોપાળાનંદ સ્વામી કીધું મહારાજશ્રી અમરા ભગત બહુ સેવા કરી બહુ સેવા કરી હા બહુ સેવા કરી મહારાજશ્રીએ રઘુવીરજી મહારાજશ્રી માથે હાથ મૂક્યા બે અમરા ભગત માં હું રાજી થયા બહુ રાજી થયા મહારાજ તમારો બહુ શ્રીજી મહારાજ બહુ રાજી બહુ રાજા માથે હાથ મૂક્યા ગોપાલનંદ સ્વામી પગે લાગ્યા ગોપાલનંદ સ્વામી તો વાળ પકડી ને માથું આમ હલાવ્યું અરે ભગત તમે તો સંતોના ભક્તોના દિલ જીતી લીધા ભાવ સેવા કરી ભાવ રાજી થયા સ્વામી વારે વારે માથા પર માથા પર હાથપાવે અમરા ભગત ને કેફ ચડી ગયો અને ચડી જ જાય ને હા હા હા હા ભગવાન જેવા સાધુ ભગવાન જેવા અને આચાર્ય મહારાજ મારા માથા પર હાથ મૂક્યો હું કેવું વરણ કોઈને માથે આવો રાજી કરે મારા માથા પર વાન આ હા એવો કેક ચડી ગયો બસ હવે આ વાળ ઉતરવા જ નથી કેમ આ મારા માથા ઉપર ગોપાલનંદ સ્વામી અને રઘુ હાથ મૂક્યો હવે આ માથા ઉપર કોઈનો હાથ પડવો ન જોયો જો વાળ ઉતરવા જાઉં તો વાળ હાથ પડે એટલે કોઈનો આનામાંથી હાથ નહી વાળ હાથે મુકવા ન દો આના માંથી પ્રસાદી વાળ છે એટલે આમ નામ એ એવડા મોટા વાળ હાલતા ને ત્યારે આમ ઢસડાતા એવડા મોટા વાળ થયા પણ કોઈ દિવસ વાળન નો હાથ મૂકવા દીધો એટલામાં માનતા નથી પણ તરત એને વિચાર થયો પણ બૈરા છોકરા હાથ મૂકે તો બૈરા માથે હાથ ફેરવે આ છે તે છે તો બૈરા જેના માથે ગોપાલનંદ સ્વામી રઘુવીરજી મહારાજે હાથ મૂકે માથા ઉપર બૈરા છોકરા હાથ મૂકે જિંદગીવીર પરણવું જ નથી આ જીવન બ્રહ્મચર્ય પાળીને ભગવાન ભાઈ જે અમરાપુર હવે આના માટે કોઈનો હાથ નહીં કેવા યોગી કેવા કેવો કે મહિમા સારંગપુરના પાંચમા વ્રતમાં વચના વૃતમાં કે યથાર્થ દર્શન નું ફળ એને જ છે જે મહિમાએ સહિત દર્શન કરે છે એને જ ભગવાનના યથાર્થ દર્શન નું ફળ પ્રાપ્ત થાય છે બાકી બીજ બળ થાય છે મહિમા સહિત દર્શન એ મહિમાની વાત જ જુદી છે હજારો લોકો તીર્થ નો કઈક એવો દિવસ નો પર્વ નો દિવસ હશે એટલે લોકો બહુ સ્નાન કરે એટલે પાર્વતીજી આમ જોયું જગદંબા છે દિલ દયાળુ હોય આ બધું જોયેલી ઓહો મહ મહારાજ આટલા આટલા લોકો ગંગામાં સ્નાન કરે છે કેવા પુણ્ય ને પવિત્ર થઈ જાય કેટલા પાપ જન્મ જન્મ નાશ થઈ જાય ભાગીરથી સ્નાન કરવાનું મળે જીવ શુદ્ધ થઈ જાય તમે જયારે હો ત્યારે મારી વાતમાં દાંત જ કાઢો છો જો ઘરમાં શરૂ થયો આવું થાય એ તમને ખબર હોય શિવજી કે દેવું દેવી એવું નથી હું આમ ખાલી શેજ શે સેજ હસો મન ના ખબર પડે તમે શેજ હસો છો દાઢમાં હસો છો મન ના ખબર પડે તમને ખબર પડે પણ હું એમાં તમને કઈક કહેવા માંગુ છું આ તો બોલો સીધી રીતે બોલો એમાં એવું છે એ મહિમા હોય ને તો પાપ જાય એ થોડું ઘણું ફળ થાય કે ભાગી સ્નાન કરે પણ જેને મહિમા હોય મહિમા એ સહિત ભાગી ડૂબકી મારે તો એના એ ભાગીરથી ગંગા હરી લે એવું મારે તો આ બધા બધા કોક હોય આમાં આપણે સમજવા જેવું છો આ લોજ જોઈએ પુણ્યને બહુ નવીન ભાષાઓમાં એવી રીતે ખંડન કરે છે નવા નવા આયામ આપે છે એને એમ ક્રાંતિકારી કેવાય છે એ વળી એ સાચા ધર્મ ના પ્રચાર કર્યો છે એમ કહે છે પણ એ ખબર નથી આ લોકો કે વૈદિકતાનું કેવડું મોટું ખંડન થાય છે અને આ જીવને બધા દ્રષ્ટિએ અસલ્યની છે આ તીર્થમાં બગાડ હોય છે નામ નથી લેતો પણ આવા છે ચાલે છે અને લોકો બધા હજી પૂછડા જ મૂકતા નથી વૈદિકના હવે એટલે સતી બધાને એ ફળ ના મળે મહારાજ મને તો નથી દ ઘ તમને હવે આપણે છે ને આ ફ્રીજ નાનું પડે છે ભલે મુ પાંત્રીસ મોટું લઈ ગયો બાજુમાં બીજું બાયણું ખુલે ચાપ દબાવે બરફ ના ગાંગડા ધાર થાય ને એવું લેવું છે તમને ખબર હોય કે આપડે આ મંદી અત્યારે બે પાટલું વ્યથ થાય એમ નથી એમાં પાંત્રીસ નું ફ્રીજ ક્યાં લાવવું અને ચાપ દબાવીને ગાંગડા ઠલવા ક્યાં જાવું છે હવે એને ક્યાંક થી એને પાડોશમાં જોઈ ગયું એટલે એમ થાય કે હવે આપણે એમ બટન દબાવીને ગાંગડા ધાર થાય એવું આપડે કરીએ રાહ નો જોવી પડે ને અને બે બાજુ થી બરફ ના ગાંગડા નીકળે ને એવું આપડે એવડા મોટા શું કરવું છે ના ના પણ લેવું લેવું તો મોટું લેવું ને પછી એમાં પણ શું કામ નાખી દેવા પાંત્રીસ માં આવી જાવ શું ના ના આ તો મને શું કે ભલે આપણે બે ત્રણ મહિના આપણે શાક બકાલું નહીં ખાઈએ દૂધ નહી વાપરીએ આપણે સ્કૂટર નહીં વાપરીએ કેમ પૈસાની વેત શું થાય તો એવી તાણ નથી આપણે કરી જૂનું બઉ સારું છે આ હું તમને ટ્રીક બતાવું છું સુખી થવું હોય તો સીધી ના ના પાડવી આ પાડવી ચડાવી ના પાડવી અને પછી છેક નીચે લઈ આવે એની મેળે જ ના પાડવી તો કે આપણે આ વાત દખી નથી થવું તો સારું એટલે સ્વીકારો નહીં હશે પણ એવું તો ગળે ઉતરે કેમ સ્વીકારીએ તો હાલો તમને બતાવીએ આને પછી ભોલાનાથે રક્તપિતયા નું રૂપ ધારણ કર્યું શરીર સુક લકડી જેવું રૂવા રૂવા માંથી ગંધ ફૂટે પાંચ પડું થી શરીર ખરડાઈ ગયેલું એક ક્ષણ માં શિવજી એવું રૂપ થઈ ગયા અને પાર્વતીને કહ્યું સતીને કહ્યું હવે તમે બાજુમાં બેસો અને ઉદાસ ચેરે ગમગીન થઈ રાહ જોવો તો શું કરવાનું યાત્રિકો નીકળે ને એને કહેવાનું અહીંયા તડકે મારા પતિ પડ્યા છે કોઈ સાધુ સંત બ્રાહ્મણનો અપરાધ થઈ ગયો છે તો કાળો રક્ત પીટીયો રક્ત ચુસ્તતો નીતરતો કોડ થયો છે શરીરમાંથી રૂવે રેવે ગંધ આવે છે મારો ધણી છે મારો પતિ છે પણ ભાઈ જરા ટેકો કરો તો સામે જાડવાને છાયા લઈ જાઓ एक मार धी तो बैरा उपड़े नही टेको करोज ऋषि परम पुण्यशा जीव में अड़ो नही रोक अड्या भेड़ो तमने आम पुण्य पवित्र हो तो अडजो पाप हेरा म तो आ रक्तपित रोग ते आटलू कहजो पी जोज शुभ અને ગંગામાંથી સ્નાન કરીને આવે પાપ રહેવું જોઈએ ન રહેવું એવું જ આપણે જાણીએ છીએ હવે નાઈ ને આવે ને સાવ જોવે અને પછી જેવો મદદ કરવા જાય એટલે સતી કે જો સાપ એવો છે તમારામાં તો આ રોગ તમને આવશે તો ઓલો હાલ તો થઈ જાય હવે ગંગામાંથી નાઈ ને આવ્યો તો અને પાછો એમ કેતો હતો જન્મ જન્મ ના પાપ ગયા ગંગામાં નાહ્યા ગોદાવરીમાં નાહ્યા હર્ષદ મહેતા નાયા શેરબજાર માં ના હવે બધું પાપ ગયા એમ માની માની ને તો ના તા લ્યો આપણે વાત કરીએ છીએ પણ આપણે ત્યારે હોય તો વિચારતા ના ના આપણે કર્યા છે એવાની ધોવાય નહી આપણે જે કર્યા છે એને ગંગા ન ધોયકે એ આપણે જાણીએ નો ધોવાય પણ પધાય જયારે કોઈ પૂછે ગંગા જે શું જાઓ જન્મ જન્મ પાપ ધોવાય જાય એટલે એક વાર તો જવું જોઈએ હું તો ત્રણ વાર જોઈએ આવ્યું એટલે ત્રણ વાર શું જવાની જરૂર હતી ગણાય નથી એમને મળતા એ ભાઈ સાધુ આવ્યા છે બીડી મૂકી દો હારું મૂકી દી આવી મેં પંદર વાર મૂકી ખરેખર એક જગ્યા એવું બનેલું તેને સંતો કીધું તમે આવ્યા છે બીડી ગંધાય છે તમે પિતા મૂકી દો અરે સામી કોઈ કેનારું નહિ આ મૂક્યું હા એના ભાઈ બંધો જાણે કે આ મારું બધા આવે છે હાજરીમાં મૂકવામાં શું વાંધો છે ચાલુ તો તરત કરી દેસો અત્યારે ઘરે જઈને તું ચૂસવાનો હતો ઈ વાત સાચી પણ આ સાધુ અજાણ્યા હોય અને ઈ આપણને ક્યાંક તમે બીડી મૂકી અને હું એગ્રી થઈ જાઉં અને કબૂલ થઈ જાઉં અને હું રાજી કેવા થાય છે બસ રાજી કરવાનું મારી પાસે સાધન નથી ખુશ થાય હું કરે પણ ગલગલિયા કરે બીજાને એમ લાગે કે શું શેઠ્યા ગરીબો ને ખુશ કર્યા શું ખુશ કર્યા આપણે આ ગલગલિયા કરીને જાય બોલો હો હા એવા હોય હા હા એ એટલે આમ દેખાય નહિ પણ આપણે ગલગલિયા કરીને વ્યાજ શું ખબર છે સ્વામીજી કઈ પણ કામ જ કેજો કાળી રાતેજો કાળી રાતે ગલગલિયા આગળ આવે જ નહી આગળ જો આમ કઈ કામ કરવાનું થાય તો આગળ ક્યાંય ન આવે બધા વેચાજે બધું પછી કાંઈ પણ કામ કાળી રાઇતે કેજો ગલગલિયા કરીને વ્યા જાય એક પછી એક આવે પણ બધા જેવું આ કીએ તરત બધા હાલતા થઈ જાય એટલે મહાદેવજી કે સતી કોઈ નીકળે જોવો જ વિશ્વાસ છે કે મારા પાપ ગયા કઈ નથી જવું ક્યાંથી ટળે મહિમા જ નથી ગંગાનો ના પ્રભુ સાચી વાત એમાં એક મેલા ગેલા લુગડા ને માણસ માથે ફાળિયો નાખેલું લુગડા માંડ માંડ વે એવો નીકળ્યો અને શિવજી એ કીધું સતી આને કેજો હવે મારા શું થાકી ગઈ છું ના ના એક કેજો એ જેવો નજીક આવ્યો ને આ દ્રશ્ય જોયું બિચારાના આંખમાં આસુ આવી ગયા બેન આ શું છે તો આવું છે જરા ટેકો કરો તો પણ જોઈએ પાપ માં ભાગીરથી સ્નાન કર્યા પછી પાપ રજે ના હોય ઉલટાનો હું જેને અડું નહિ એના પાપ ધોવાઈ જાય ગંગામાં નાયો છું ગંગામાં નાયો છું માં ભાગીરથી માં નાયો છું અને અનંત ઋષિઓ એમાં સ્નાન કરે છે દેવતાઓ કરે છે ભગવાન ના નીકળેલી ગંગા પતિત પાણી ગંગા સ્નાન કર્યા પછી પાપ રજ નહીં જન્મ જન્મ ના ગયા તો વાંધો નથી એમને હાથ અડાડ્યો ત્યાં એ રક્ત્યા ભોલે ના ચંદ્ર મોલેશ્વર કૈલાસા શિવ પ્રગટ થયા અને સતી અને પેલા ને ગંગા સ્નાન કર્યું છે બાકી કોઈ ગંગા સ્નાન કર્યું નથી એમ આપણે બધા દર્શને આવીએ છીએ પણ આપણે સાચા દર્શન તો કોણ કરે છે જેને આવો મહિમા હોય જોતા જ આમ સ્થિર થઈ જાય કોને જોઉં જે અક્ષરાધિપતિ છે એની મૂર્તિ સામે છે કેવું વિશાળ આ હા હા કેવી મૂર્તિ કેવા ભાવ દર્શન કરે તો ખીલો થઈ જાય સુખ આવે આરતી માં વગર વિચારે મન એકાગ્ર થઈ જાય આ બધો મહિમાથી થાય છે નહીં થતું ભગવાન જાત જાતના લીલાઓ પણ કરે છે શ્રંગાર પણ ધારણ કરે છે ભગવાન ને કઈ એ મોશોક નથી ને પણ આપણનું મન એમાં લાગે તો ભગવાન કેવા કેવા શણગાર કર્યા છે તમે જો आवा निष्कूणानंद स्वामी के भूधर भाड़ा वा? जन पूजवा चंदन मलिया भाड़ा कूमकुम कस्तूरी के सरे के भूधर भाड़ा सारी सुखद शरीर के भूधर भाड़ा जने चर्ची धीरे भूदर भाड़ा कुमकुम भूदर भाड़ा करोभे चोखा चोड़ा भला के भूदर भाड़ा छे अरे हये ललाटे बेहा थे कया तिलक चंद्र साथे के भूदर भाड़ा સંતો બધા દાદાના દરબારમાં બેઠા છે શ્રીજી મહારાજ એક પાઠ ઉપર બેઠા છે આનંદ સ્વામીને પૂજા કરવાની બહુ ઈચ્છા છે અને આનંદ સ્વામી બહુ રસિક ભાવથી પૂજા કરતા નીત નવા એવા પદાર્થોથી મહારાજની બહુ પૂજા કરતા અમદાવાદ વડોદરા જેતલપુર આ પ્રદેશના ભક્તો સુરત સુધી આનંદ સ્વામીને બહુ માનતા આનંદ સ્વામી વચને સેવા કરતા અને આનંદ સ્વામીયા દ્રવ્યો બનાવડાવે એવા અલંકારો બનાવડાવે અને મહારાજને એવા શણગાર સજાવી અને સ્વભાવમાં એવા દર્શન કરાવે આનંદ સ્વામીને રસમાં વિશે અને મહારાજ આનંદ સ્વામી પ્રેમથી પૂજા સ્વીકારે સ્વામી નો ભાવ આ પ્રભુને આવા શ્રારમાં જો કોઈ જોઈ જાય અને એના મૂર્તિ વસી જાય જીવ નો ઉદ્ધાર થાય છે દાદા દરબારમાં બીજા કોઈ શણગાર શ્રેષ્ઠીઓના હરેણા ઘરેણા મોતીઓ માળા એની કોઈ જાહેર સ્વભાવમાં સ્વામીને મહારાજ દર્શન નથી કરાવવા પણ સ્વામીને એમ થયું કે મારે પોતાને અને સંતોને સુખ લેવું છે એટલે મહારાજને વિનંતી કરી મહારાજ મારે આપણા શરીરે ચંદનની ચર્ચા કરવી છે ચંદનની અર્ચા કરવી છે આવી જાય એ બધા સંતો આવી નિત્યાનંદ સ્વામી જેવા બધા મોટા મોટા સંતો મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વાય આ બધા સંતો આવ્યા છે મારા લીંબ વૃક્ષો નીચે એક પાઠ નાખી મહારાજે એક ધોતી શ્વેત પહેરી અને मशक सुधी शरीर खुन कलर मजाक नाभी रतुमरा गल चेरो भाल विशाल नेत्रो महाराज ने पुष्ट भूजाओ बैठा आनंद स्वामी चंदन लाया રંગના ચંદન લાવ્યા લીલા પીળા આવા આવા જાત જાતના રંગ એવા સાત ભાત નું ચંદન કટોરાઓમાં ફરીને લાવ્યા સીધી મહારાજ અર્ચા ન કરી પણ સ્વામી એ તમે મનમાં એની ધારણા કરતા હતા મહારાજ ખુલ્લી છાતી કં એમાં મહારાજને સ્વામીએ ચંદનના જુદા જુદા રંગના એવી રીતે ચાંદલા કર્યા અને એવી ભાત પાડી કે જાણે ચંદન ડગલી પહેરી છે एववा भूजाओं चांदला कर जाने बाहियों चंदन एवं रंग बेरंगी चंदन चर्चा महाराज शांति पूजा स्वीकारे पी लट अर्चा कर उसे मजाठ आड़ कर महाराज बैठा है आनंद स्वामी आ मूर्ति ने आ रीते अर्चा कर चंदन थी साध भार्थ नूर्ति शोभी बदा दर्शन करे भक्त साथ बदाने समाधि थी नी प्राण लीन थी વાય જો એ મૂર્તિમાં મોહ થઈ ગયા એકલા મહારાજ જાગે અને બધા સમાધિ શ્રીજી મહારાજ ઈચ્છાથી પાછા સચેતન થયા સંતોમાં રખના આંસુ આવી ગયા હા મહારાજ બહુ જ મહારાજ કે બસ સંતો અમે તો તમને સુખ આપવા માટે જ આવ્યા છે અમારે એવું કોઈ નથી કે અમે સુખમાં અમારા સુખ માટે એમને પોતાના સુખ માટે ક્યાં આવવા જવાનું છે નહી સમાધિ અર્થ શું છે આવા મહિમાથી જયારે દર્શન થાય સમાધિ થાય એટલે નાડી જાય તમે સમાધિ નહીં જમાના સમજવી સમાધિ થઈ જાય નાળી હૃદય બંધ શ્વાસ બંધ મૃતક શરીર અને સમાધિ શરીર સરખું હોય છતાં પેલો મરી જાય એમ કેવાય અને મેરો ના કહેવાય દિવસો સુધી તમે એમને રાખો શરીર એવું રહેવું હોય અને જયારે સ્વતંત્ર કેમ કરે એ બધું તું જોઈએ રાય આમાં સુષુમના નાડી છે ઈડા પીગલા ચંદ્ર સૂર્ય ની વચ્ચે સુષુમના નાડી છે એમાં આ જીવ પ્રવેશ કરે છે પ્રાણ ત્યાં છે प्राणी शरीर एक लीन थी दर्शन थे जप थे पचन थे महिमा की करे तो अरे आधी व्याधि उपाधि समी जाए विकारों निकली जाए महिमा थी जो दर्शन करे तो आप आगला प्रवचन में નહી પણ એના કદાચ આગલામાં જમતા જોયા છે એમાં આપણે પેલા ધરમપુર ચતુરાઈ થી ભોજન બનાવ્યા છે શ્રીજી મહારાજ જીમા છે એ વાત જાણી છે હવે એનો થોડો ઉતાર્ધ છે મહારાજ એવી ચતુરાઈ એ બધું જેમાં કે એ દીવાન પત્ની ઘા ખાઈ ગઈ ઓ આટલી તો મને ખબર નતી આવી ચતુરાઈ થી ભોજન કરાય નમી ગય માસુ મસ્તક નમી ગયું પણ શ્રીજી મહારાજ ભોજન ઉલટી કરીને કાઢી નાખ્યું કોઈએ પૂછ્યું મહારાજ આમ આટલા ભાત ના કિંમતી સરસ ભોજન તમે જમ્યા અને એની નજર સામે બે ડગલા આગળ જઈને તમે બધું ઓકીને કાઢી નાખ્યું ઉલટી કરીને કાઢી નાખ્યું મહારાજ કે હા કેમ એ અતિશય કામી બાઈ છે અત્યંત કામુક છે બઉ જ એની વૃત્તિ પુરુષલક્ષી છે સમજાય છે પણ આ તો એના ભાવથી આવ્યા અને પાછું એને અમે તો કરુણા છે એને એમ હતું કે મારે જોવા છે કે ભગવાન છે તો કેવી ચતુરાઈ છે અમે કરુણા કરીને એનો ભોજન જમ્યા પણ એનું ભોજન અમારા પેટમાં સુખ ના આપ્યું કારણ કે અત્યંત એની વૃત્તિ કામુક છે એટલે મેં પછી ભોજન કાઢી નાખ્યું પેલા નઈ એમ થયું કે ખોટું તો કીધું નથી પણ વિચાર થઈ ગયો કે મારે સમજાય આ બંધાણી હોય એવા નથી મારે છોડવું છે પણ છૂટતું નથી આ બધી વાતો છે ને ઘણી બધી વાતો હોય જેમાં એટલે એને થાય કે ભાઈ છે વાત સાચી છે એટલે મનમાં થઈ ગયો અરે ભગવાન છે ભાવથી જેમાં મારો કે મારું ભોજન એમના પેટમાં ન રહ્યું હું દોષી મારી એવી વૃત્તિ ને વાતે સાચી છે હું એવી છું તો કેવી રીતે પ્રભુ સ્વીકારે આ તો એટલી દયા કરી કે મારા હાથનું રાંધેલું એટલું સ્વીકાર તો કર્યું એટલી હું ધન્ય ભાગી છું પણ એ તૃપ્ત થઈને શાંતિથી આશીર્વાદ મળી ગયા હોત ને તો મારું કામ થાય મનમાં મનમાં એક ગ્લાની થઈ ગઈ બીજે દિવસે આ બધા બહેનો બધા મળી સાંખ્યો કે બહેનો થઈને બધા મહારાજ ને સંતો ને બધા રસોઈ આપી શ્રીજી મહારાજ પછી મહારાજ છે ને પીરસવા આવે જમાડવા આવે નહીતર તો ભાઈ જમાડવું પીરસવું પરોસવું એ સામાન્ય લોકોનું કામ છે શેઠિયા લોકો જમે અને નાના માણસો પીરશે મોટા કોઈ પીરશે નહીં પીરશે એ ના મહારાજ ખુદ પીરસવા નીકળે છે એને જમાડવા નીકળે પણ સરહદાનંદીને જમાડવા આવે ત્યારે તમે પ્રથમ શ્રી જે લીલા બોલો છો એમાં આવે છે આડસોડે ખેસ બાંધીને તાણી અને શ્રીજી મહારાજ કટ્ટી ઉપર આમ બાંધી દે અને આવી રીતે આમ ફીટ કરી અને મહારાજ એક ધોતી પહેરી હોય કે પછી મહારાજ પીરસવા માટે સભામાં આવેલું પણ મહારાજે એ દિવસે જે શણગાર સુવર્ણના પહેર્યા તા એમ જ રાખ્યા અને પીરસવા આવ્યો નખથી શીખાશું તમે વિચાર કરો એ મૂર્તિ એક જામ ઇમેજીનેશન કરો તમે ખુલ્લી ધોતી એક એક ધોતી છાતી ખુલી આઠસોડે ખેસ બાંધ્યો હોય અને મહારાજના અહીંથી અહીંથી કંદોરો સુવર્ણનો જળ જળ જળ હોય મહારાજના કંઠમાં સુવર્ણની માળાઓ જળ થતી હોય કાનની અંદર કુંડળ જળ જળ હોય સરસ મજાના આંગળીઓમાં વીંટી પહેરી હોય પોંચી કળા પહેર્યા હોય ચરણમાં અંગુઠિયા પહેર્યા હોય જ્યાં ઝાંઝર નુકુર પહેર્યા હોય આવી સરસ મજાના સુવર્ણના અલંકારોથી શોભતી મૂર્તિ અને મહારાજ એવા ભાવથી પીરસે અને મંદ મંદ હશે ફૂલ જરતા હોય એ પીરસતા હતા અને પેલી દિવાનની જે પત્ની છે ને જેનું મહારાજ ઉલટી કરી નાખી એ બહેનો સાથે મહારાજના દર્શન કરે છે પણ આ ખુલ્લી મૂર્તિ નકશી શણગાર અને પ્રેમથી મહારાજ પીરસે એવા ભાવથી દર્શન કર્યા વૃત્તિ ચોંટી અને સહજાનંદ સ્વામીને વૃત્તિ જોડી અને સહજાનંદ સ્વામીને કરુણા વરસી એને પીરસતા પીરસતા પેલી બાઈ ની સામે દીવાની પત્ની ની સામે આમ જોયું ચાર આખ એક વિધિ ના સેકન્ડ પેલી થઈ એ બાઈ ના કારણ શરીર માંથી સંસારની વાસના કાઢીને ખતમ કરી નાખી શુદ્ધ થઈ ગઈ જો દર્શન નો મહિમા એકાગ્ર ને ભાવ થી જયારે દર્શન થાય છે ત્યારે આદિ વ્યાધિ ઉપાધિ આ બધું સમાન થઈ જાય છે દર્શન સુધારવાની જરૂર છે દર્શન કરતા શીખવાની જરૂર છે સાધુ સર આવે છે દર્શન કરવા માટે આવે પણ પાછળ કૂતરું પીડ્યું હોય ડાક્યો કૂતરો પીડ્યો હોય ને એમ આવે હવે ફટફટ ફટવા ફટફટ મળે પાછું બધા બધા નિયમ બધા પાડવાના એટલે શું દર્શન કરી પછી આમ નમસ્કાર કરી આમ કરું પછી હવે બાકડા હોય ને આમ ટક દઈ અડવું આમ આમ બેસવું એક નિયમ છે ને મંદિર હોય ઓટલા હોય બેસવાનું એટલે બેસવાનું એટલે બેસવા એટલા માટે પોર્સ એટલે બનાવ્યા છે મૂર્તિ સંભાળવી જેથી કરી વ્યવહારમાં જાય ત્યારે ભૂલાય નહીં એટલા માટે બેસવાનું પણ આ તો આમ જયારે ડગ અડાડી અને હાલતો થઈ અને દંડવતય કરે આમ તારે મને તો આવડે નઈ આપણે એવું કરવા જાય કેળના મણકા ખાઈ જાય એટલી સ્પીડમાં અને મૂર્તિ ની સામે તો નજર જ ન જાય આમ હું જોવે છે જ ખબર ન પડે આમ થઈ નીકળે આપણને શું આવતા હવે એને આપણે કેવાય નહીં કઈ અજાણવું પડે એટલે એમાંથી આપણે શીખવાનું છે કે આપણે કેવા દર્શન કરીએ છીએ તમે એક વાત જો કોઈ માણસ પીઠ ફરીને બેઠો હોય ને તમે ટ્રાય કરજો પીઠ ફરીને ગમે ત્યાં જાહેર માં કોઈ જગ્યાએ બેન્ચીસ માં આમ પેલા બસ સ્ટોપ ગમે ત્યાં કોઈ બેઠા હોય પીઠ પાળ પાડીને જ બેઠો હોય આપણે પાછળ વાહો જોઈએ એનો પીઠ હોય મોડું મસ્તક પેલી બાજુ હોય પણ એની સામે એક ધારું તમે પાછળ જોઈએ રાખો જોઈએ દ્રષ્ટિનો નિયમ છે સિદ્ધાંત છે એ થોડીક મિનિટો જશે ને પાછું વળીને જોશે જ હવે એક સામાન્ય માણસ ઉપર જો આપણી દ્રષ્ટિના ત્રાટક અસર થતી હોય તો સદાનંદ સ્વામી મૂર્તિ સામે જો આપણે જોઈએ जो एक् साधु मूली सिया उम कठोर पकड़ी महाराज मूर्ति सामने दर्शन करता अबजी बापा बता खुश थी गया साधु जाम हाथ फेर के साधुराम बस भगवान तमने जरूर वश थ आमज जो राखजु आ जो बधु है आपाग्र दृष्टि करता नहीं એક આરતી માં કેટલી આંખો વિહોળ થાય છે જોજો કાલથી જોજો પૂજામાં હોય તો એકાગ્ર થઈ એની સજીવારોપણ મૂર્તિ થશે સજીવારોપણ ભાવ મૂર્તિ ભાવ પ્રગટ થાય છે અને આમ જોઈએ રાખે આજ નહીં કાલ નહીં ગમે ત્યારે એક સામાન્ય માણસે કહું છું દ્રષ્ટિથી જોતો હોય ત્રાટક નો સિદ્ધાંત છે દીવો જ લાવી એની સામે ત્રાટક કરો અને ત્રાટક કરનારા ઘણા હોય છે ને ત્રાટક આખી સાધના છે એકાગ્રતા માટે ઘણા કરાવતા હોય છે તમે જોવો છો પણ પેલી આપણે જાજલી ઋષિની વાત આવે છે ને કે વિરામ કરતા બગલી હતી જ્યોતિ કરે એની આંખમાં એ તાકાત આવી જાય જ્યોતિ કે પછી જ્યાં દ્રષ્ટિએ કાગ્ર કરીને આમ જરા સંકલ્પ કરે વસ્તુ સળગી જાય અગ્નિ પ્રગટ થઈ જાય અમુક શાસ્ત્રો એમ વર્ણન આવે છે તમે આ વડલા છે એવા દીર્ઘ આયુષ્ય વૃક્ષો છે તો એના આટલા ઈચ્છ લાંબી ડાળી લેવાની વડવાઈ લેવાની પછી એનું ત્રાટક કરવાનું તો શું થાય તો કે આયુષ્ય વધે એના ગુણ આપણામાં આવે મારે કઈને શું કેવું છે કે જો આ જ્યોતિ હોય વૃક્ષો હોય ઔષધિયો હોય એની સામે સતત ત્રાટક કરવાથી એના ગુણ જો આપણામાં આવતા હોય તો ભગવાનની સામે ત્રાટક કરવાથી એના ગુણ આપણામાં કેમ ના આવે ને માટે મૂર્તિને જોઈ જ રાખું જોઈએ જ રાખું જોઈએ જ જોવાથી ફાયદો જોવાથી ફાયદો એક જણો રે એની બાજુમાં કુંભાર ભગત હવે કુંભાર હોય ભગત કે લગભગ કુંભાર લોકો ભગત હોય એવું પરંપરા દેખાય છે અવરો ના બધું ખરું પણ કુંભાર માટલા ગળે ગધેડા રાખે માટી લઈ આવે કેળવે સરસ મજાની જાત જાતની તાવડીઓ ના અંત બધું બનાવે એનું કામ કુંભાર પણ એ કુંભાર ભગત અને પાછો ભાવ હશે એ સરસ મજાની દાંડી રાખે દાઢી એવી એનું શરીર એવું દાઢી એવી ઘણા ને દાઢી ઓપે ઓપે નહીં દાઢી ઓપે ગણા ને ના ઓપે ઓપે શોભે નહીં તમે જોજો ઘણા લોકો એવા ગમે તેવું કપડું પહેરે એનો શરીર નો જેસ્ટર જ જેવો હોય કે ગમે તે કપડું નાખો ને એના એ શોભે અને ઘણાના કાંઠા જેવા હોય તમે ગમે નાખો ને બળદ ઉપર જુલ નાખ્યું હોય એવો જ લાગે બોલો એને એક કઈ કપડું શોભે જ નહિ તમારે મોટી આમ ફાઈન નીકળી ગયું હોય એટલે ગણા ને તે કપડાં હોય એ સારા જ લાગે એમ મારે કેવાનું છે સહજ સુંદર આખી શાસ્ત્રો માં કથા છે સહજ સુંદર એ ઉઠીને રાત્રે સુઈને આમ ઉઠ્યા હોય ને તોય આપણને એમ લાગે ઓહો નાય જોઈને બેઠા છો એવા લાગે એવા હોય અને આપણે નાઈ ધોઈ લીધું હોય નાસ્તા પાણી કરી લીધા હોય બેઠા હોય તો એ નીકળે ને એ કેતા હવે નાઈ લો નાઈ લો અઠાણું નવ વાગી ગયા એટલે નાસ્તા પાણી કરી લીધા એમ તો એવું લાગે છે જે નાયા ન હોય સકલ એવી હોય તમે ઘણા જોજો ને કઈ ન હોય તો સેજ આપણને એને મોઢા અમે જો તમે હસતા લાગે અને ઘણા એમ લાગે હસતા જ દેખાય ના પડે આ રડે છે કે હસે છે એવું એટલે આ કાંતિભાઈ તમે જયારે જુઓ રસ્તા જ લાગે કારણ કે એવું છે જાડા માણસ છે ને એ આનંદી જ આનંદી એટલા માટે હોય કે કોઈ હળી કાઢે કે નહીં કઈ દોડી એક કે જ્યાં બેઠા હોય ત્યાં બધા કોઈ રિસેપ્શન પાર્ટીમાં ગયા હોય એક બાજુ બે હાલ ઘણા જોતા જાય તમારે ત્યાં ગણપતિ રિસેપ્શન માં સ્થાપે સુંદર આવે સહજ સુંદર એટલે પેલા કુમાર ભગત દાઢી બહુ શોભે અને દાઢી ઉપર નજર પાડોશી હતો એને અને એમાં એને ત્યાં બહુ મજાની વાત છે ભાઈ અને ત્યાં સાધુ સંતો પધાર્યા એટલે ઓલે કુંભાર ભગત બોલાવે બોલાવે એ ભાઈ આવો સંતો આવ્યા છે કથા વાર્તાનો લાભ લ્યો દર્શન લાભ લ્યો કઈ ખર્ચો નથી આવીને બેસો બે વાત સારી ગમી જાય તો જીવવા સાંભળી હશે તો કલ્યાણ થશે ઓલા બહુ ભાવ નહીં કાંઈ એવો પણ છતાં કુંભાર ભગત ને અરે વ્યવહાર લેવા દેવાનો ખરું અને એની સંબંધ રાખવો પડે હાલતા માટલું જોઈએ તાવડી જોઈએ આ જોઈએ તે જોઈએ ભગતે કીધું એટલે ગયા અને ચાતુર્માસ નું ટાણું હશે સંતો આવ્યા છે સંતો પાછા એવા ક્રિએટિવ સર્જનાત્મક વાતો કરે છે એવું બધું વાત કરીને પછી એમ કે જીવને કઈક મળવું જોઈએ એટલે આ ચાતુર્માસ ચાલે છે આનો વારો આવ્યો કોનો પાડોશીનો એને કહ્યું ભાઈ તમે નિયમ લ્યો અને મારો મૂંઝાણો પણ મારો ખરે ખરો થોડોક એટલે કે મારા હવે આપણે નિયમમાં જ છે ને જો મારે ખાવાનો નિયમ ખુવાનો નિયમ આવું બધું આ બધું મીઠું ગણાવો મારે નિયમ તમે કહેતા જો હું કોઈ દી ને સિંહ ની સવારી નહીં કરું સિંહ સવારી નહીં કરું ત્યાં જાતો હોય ફાડી ખાય સિંહ સવારી તારે કરવી કેમ આકાશ ને કોઈ દી નહીં અડવું ક્યાં અડી અને બઉ કીધું તો કે કારેલા ને શાક નહીં ખાવું લે મારો કોઈ રીતે નિયમ હરખું લઈએ સાધુ પણ એવા કાને મારે મૂકવો તો નથી એટલે સાધુ કે ભાઈ એવા તો છે પણ કઈક સારું એવું નિયમ લ્યો કઈ સજીવ નિયમ લ્યો આવું બધું તો ઠીક છે સાધુ જરાય પેલું આમ જેને કેવાય ને પોઝિટિવ થિંકિંગ જ રાખ્યું એટલે તમે કઈક એવું સારું દેમ તો કે મારા જવા તમે બહુ વાહે પીડ્યા છો ને એક નિયમ આ કુંભાર ભગત ની દાઢી જોઈને પછી મારે જમવું બહુ સારું સાધુ ક્યાં ભગત નું દર્શન કર્યા પછી દાઢી નું દર્શન કર્યા પછી વચન એમાં બોલા સુરા નહી ફરે હારું પાડજો હવે ભાઈ આને દાઢી જોઈ અને ભોજન કરવાનું એવું નિયમ અને મને રોજ સવારે ઉઠી કુંભાર ગમે તેમ ગોળીને દર્શન કરી લે દાઢી પછી જમી લે હલો કુંભર બિચારો ઘરમાં કઈ કામ ગયો હોય કે જાજરું પાણી ગયો હોય ગયો હોય તો બે કારણ કે ભગત હલવાય ગયો ઘરમાં બેઠો હોય નિરાય તો બહાર આવીને દર્શન દેવા પડે બોલો વિચાર કરો એક માણસે નિયમ રાખ્યો હોય તો એના ભગત ને હામી આવીને દર્શન આપવા પડે આપડે નિયમ રાખ્યા તો ઠાકોરજી ને દર્શન દેવા પડે તાજી મોટી વાત તો નથી એટલે કુંભાર ભગત દર્શન દેવા માટે ખાસ આવે હવે એવું એક દિવસ એવું થઈ ગયું ને ભગત ને બહુ જાજુ કામ ને પછી કઈ બાર જવાનું હોય છે માટી ભેળી થઈ જાય પછી એમાં પાણી નાખીને વીઓ જાય તો એની ઘરવાળી છે તૈયાર કરે તો પછી કામ આગળ ચાલે એટલે કુંભાર ભગત વહેલો ચાર વાગે ઉઠી અને દૂર દૂર સારી માટી બધા જે વાસણ બનાવવું એની એવી માટી હોય એ માટી બઉ દૂર લેવા જવાની ભગત વૈયા ગયા કુંભાર ભગત ગધેડા લઈ આ ઉઠ્યો ને ફાફા મારે કુંભાર ભગત એટલે ઘરવાળા ને પછી ક્યાંય એ તો બાપા સીમસી માળે બહુ દૂર ગયા અરે મારે નિયમ છે આ માળાને ભૂખ ભડકો લાગેલી કઈ બાજુ ગયા તો આવી માટી ગયા છે આ રસ્તે ગયા છે તમે ત્યાં જાઓ આ બિચારો આ ભૂખ ને કુંભાર ભગત ને ખોડતો ખોડતો ગયો હવે આ બન્યું એવું કુંભાર ભગત ને માટી ખોદે ભગવાન ને હું મહેરબાની થઈ ગયે રામ જાણે એ બિચારો કોદાળી પાવડી ખોદે એમાં કોઈ પેલા પરાપૂર્વ થી નગદ રાણી કઈક મોટું માટલું દાટેલું ઈ ભગત ને ખોદતા ખોદતા ખાડામાં બે ત્રણ ફૂટ ઊંડો હશે આમ અને ખાડામાં ભગત ખોદે ઉપર થી દેખાય નહીં પણ બહાર ગધેડું રાખ્યું ખબર પડે કે અંદર ભગત હશે અને એ માટલું જરૂર મોટું નીકળ્યો હજારો રૂપિયા નું કુંભાર તો ખુશ ખુશ થઈ ગયો સાધુ સંતોષું ખોલી એ જ વખતે આવો લાઢી જોવા તો એને આમ જોયું તો એને તો ભૂખ ભમરાળો લાગી હતી એ અંદર તે કુંભાર તો શું માટી કાઢતો હોય અને માટલા હોય તો માટલા જ કુંભારમાં બી શું હોય એને એ બાજુ એકાદશી નો ઉપવાસ હોય ને ત્યારે આપણે દુકાન નીકળીએ મોહન થલ ના ડગડા ચંપલ હોય બોલો પણ હવે મોહન થાલના લબડાવ્યા ને એવું લાગે મંદિરે દર્શન કરવા જાય ને આડા ને ઉભા લીટા પાડ્યા હોય ને એમાં ચગદા દેખાય મેં સુભ ના દેખાય હા હા ચંદ્ર સામે રાઈતે જોવે રોટલી ધોળી કોને ટીગાડી છે બધી અન્ન દેખાય એમ આને તો ભૂખ નો ભડકો હતો કુંભાર નું શું કઈ જોવાનું તાન પણ એને મારે બેડે કરી જો ગામમાં દરબાર કઈ દેશે તો આ દ્રવ્યો તો હોય જાય પણ મારી મારી તોડી નાખશે એટલે કુંભાર પાછળ દોડે ભાઈ અહીંયા અહીંયા આવો અહીંયા આ કે અર્ધો ભાગ છે અર્ધા તારા અર્ધા મારા પણ કોઈને કેતો નહી દાઢી નું નિયમ રાખ્યું જોવાનું તોય માલામાલ થઈ ગયો તો સજાનંદ સ્વામી ના દર્શન ભગવાન નિયમ રાખે તો માલામાલ થઈએ થઈએ પણ દર્શન એ ભાવ મહિમાથી આપડે કરીએ તો પામીએ એવી અનંત અનંત લીલાઓ છે કે જે ભૂધર્મ ભાજપ છે કે કરી લઈએ બહુ બાજે કે ભૂધર્મ ભા હું તો આમાંથી થોડું થોડું થોડું લઉં છું બાકી તો એક કરી એક એક ચરિત્ર હોય ભાઈ એટલું બધું આપણે કરીને કરાયે નઈ ને કરીએ બહુ બાજે કરે ઊટ સવારી કરીને મહારાજ નીકળ્યા હોય આ બહુ બાજે બાજે એટલે ઘોડો બાજ એટલે ઘોડા ઘોડા ઉપર એતો મહારાજ ફરતા કરી કરલીએ બહુ બાજે કે ભૂધર ભાડા છે સોનેરી સુખ લાદે સમાજે ભૂધર ચડી ને મારા બેઠા છે અને હાલ્યા છે નિષ્કુળાનંદ સ્વામી મે દર્શન કર્યા છે ભૂધર ભાડા છે ક્યાં બેઠા ની જ સેવક ને અંશે અંશે એટલે ખંભે બેઠાની જ સેવક ને અંશે के भूदर वा लगता था निष्कूणानंद स्वामी के के जेम ब्रह्मा बैठा हंसे के भूदर वाला सहजानंद स्वामी महाराज